પચીસ પૈસા નો સિક્કો આપી દઈએ ચોઈસ ને બદલે તો કે આપણે આપણે છૂટ નહી હોય આપણે આપી દે છે તમારું મન મજબૂત થાય પૈસા પૂરતું મન સારું થાય પૈસા ના હોય તો કેવું હોય આપનું આપણે ડિઝની લેન્ડ માં ગયા તા ને મોટા મોટા મગર મોડા કરતા જોયું નતું બનાવતી હતા બધા પણ ખરેખર એના કરતા વધારે ભડકાટ નિરંતર રાખો દાડો ચબર દુઃખ પાર ઘણું દુઃખ ભયંકર દુખો છે ભોગવવાની જગ્યા જુદી જુદી હોય પછી ત્યાં કેવા જીવો હોય બહુ ત્રાસ આપે બઉ દુખ આપે લોકોને સાધારણ દુઃખ આપ્યો સાધારણ ત્રાસ આપ્યો મનુષ્ય રૂપે હોય ત્યાં આગળ બધા શરીરે બધા પારા જેવા પેલો હોમો બીજી આવે સારું જીભ મારી જાય તો એટલે ભોગવે જ છૂટકે એટલે રાત વર આવીશું ને અંધે જાય કાપે મારે આખો દુઃખ દુઃખ છે તેથી હું ચેતવું છું તે તો કોઈને દુખ આપીને સુખી નહી થાવીએ સુખી થઈ આ અમેરિકો નો મરખી નામ કાપે છે દુખાતી પછી પાછું પોતે હેરઘી થવું પડશે માટે આપણે ભગવાને શું કહ્યું હતું કે જે જીવોને ભાન નથી જે ત્રાસ પામતા નથી એ જીવો ખા જેવો કહે જેને ભાન જ નથી એને બહુ દુઃખના દુઃખ થાય નહીં તો એ ભાન આપણે એ બે ઓપરેશન કરવાનું કે બેભાન કરે ને ઓપરેશન કરવાનું બેભાન કરે ને એવું આપણે એમને બાફાને પણ એ બેભાન છે એટલે વધો નહીં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 તને ખબર પડી ગઈ આપણે એક સંતોષ નથી થાય તો પછી આપડે આપડે આપડે ભાગ ના પડાવો બનારસો અબરે નું નામ છે બનાસો ને કોઈ પૂછ્યું કે તમે મુરઘી છે બકરી છે માંસાહાર કેમ કરતા નથી મારું મારું પેટ કબ્રસ્તાન નથી તેમાં મરઘાટવાનો પછી ફરી પ્રશ્ન પૂછો કે બીજું શું નુકસાન છે આ તો વાઈલ્ડ માણસ નું કામ છે આવું કોને દુઃખ આપવું ત્રાસ આપવો બધું ખાજો હા દરેક ચીજો બધી ખાધો આ એક બઉ ભૂખી હોય ભૂખી હોય ખાય ના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 એકનો એક વર્ખો જો એને કે મેં ખાવાનું બંધ કરી દીધું છે ના સારું કરી દીધું સારું કરી એને ધોયા આપજો દાદા હા ધોયા આપી લખી લાવશું જને બંધ કર્યો ત્યાં ધોયા આપી જે જે દોષ ભવિષ્યમાં દોષ નથી કરવા ત્યાંને ધોયા આપી અમારે ભોગવો પડશે ભોગવ પડશે કેવું કે પુનર્જન સમજતો પડ્યા કે અમે દુઃખ આપ્યું તેનું આ ફળ આવ્યું એમને સમજાય તો ક્યારે સમજાય ખરા પણ પછી પાછું ભૂલી જાય પાછા આપણને બુદ્ધિથી સમજાય એવું છે કે નહીં બુદ્ધિથી સમજાય એટલે બહુ થઈ ગયું આપણને કેવું લાગે છે બુદ્ધિથી સમજાય કે નહીં ભક્તો પર આધાર રાખ ભક્ત બઉ સિન્ચર હોય તો થાય છે શ્રદ્ધા બે હા તો જઈને અમે કંઈક સમય કરી બાપજી એટલે અહીં એપ્લિકેશન કરી પાછો એપ્લિકેશન કરી પેલા દેવ સમજી જાય મારી એપ્લિકેશન શીખવાનું નથી એટલે બધી એપ્લિકેશનો પાછી ફરે એ એક જ પકડી રાખશો તો થાય ગમે તેવી પરિસ્થિતિ એક જ પકડી શકશે ને ને ચીખલીના તો <laughs> ગુ <laughs> હવે દાદા એ કાઢિયા ફાધર મધર બદલવા સારા થયા એવું સારા છે બદલવા નથી તારે બદલવાની હારા માટે કરે વડે તારા હાર ફાયદો થાય એટલા માટે નહી તારે બદલવા નથી બદલવા તો બદલાયું ના ભણે છે ને હજુ ભણે છે પણ એના માસી ને શું કામ કરે દાદાલેન્ડ દેખાડી <laughs> દાદા અમને કોઈ ને ના મળી ગયું કે તું વિધિ કરી લે આપડે વિધિ નહી કરી કેટલી પ્રકાર નું સુખ છે ડોડર આવે છે છોકરા છે બધું જ છે ને ક્યાંનું દુઃખ છે તમારું તે દુઃખ મને આપી દો અને સુખ તમારી પાસે રવા દો દુખાબી દેનું આતો છે તમે આપી દીધું તમારી પાસે રહીશ પછી હા તે આપી દેનું આતો સ્વીકાર થાય મારી પર આપી શકાય દુખા આપી દેનું દુખ આપણે માનીએ તો દુખને ના એ ઉચે દુનિયામાં ના દુખ નથી તો સુ નિર્વાણ કહી દે થાય સાચું સાચું સાચું તો અંત ન ના તો વાત વાત મારા અરે મસ્ત દુઃખ કઈ જાતનું દુઃખ કઈ જાતનું હોય માણસ કઈ જાતના દુઃખો હોય છે માણસો ને દુનિયામાં દુનિયામાં માણસો ને કઈ જાતના દુઃખો હોય છે માનીયે મન થી માનીયે તો દુઃખ અને મન થી માનીયે તો સુખ એટલે મન થી માનીયે તો દુઃખ જેવું એવું કે ના માનશે એવું નાખ્યા તો બતાવો દુઃખ કઈ દુઃખ ની વ્યાખ્યા બતાવો એમ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 લપટી પડી ગયે એમ જ કે છે કે ભગવાન જયારે પ્રાર્થના કરીયે ત્યારે સ્થિરતા નથી રેતી મન ફેરા કરે છે હા એમાં લોકો શું એમ છે કે મન ખરાબ થઈ ગયું બગડી ગયું હું શું એમને સમજ મન બગડી ગયું નથી તમે તમે બગડી ગયા છો મન બગડી ગયું તો હે મન તો મન તો કઈ એવી ગપુ નથી મન તો એ ફાધર મધર વાળું છે બગડે નહી એના ફાધર છે એના મધર છે બગડે શું ફાધર વગર નું ખ્વાથી કાઢ્યું તો બગડે તો ફાધર માં જ મન બગડે નથી શું બગડ્યું છે તમને સમજી ભગવાનનું નામ નથી રહેતું મન તો સમજ ને તો પછી બેંક થતે એક લાખ ડોલર તમને આપે તો ગનસી ખતરે એક ના રે તો મન તો સારું છે પણ તમે હું આ કહો છો તમને ભગવાન પર રૂચિ નથી તમને સમજ પડે દે થાય એવું થાય કે ના થાય એટલે આપડે આપણે ડોલર ની કિંમત વધારે છે ભગવાન કિંમત ઓછી છે અને ડોલર તો આપડે ઓળખીએ છીએ આપે માલ. મા પછી કહીશું પણ હમ તો આ બીજી વાત કરું ને એટલે ભગવાન ઉપર રૂચિ વધારવી જોઈએ અને ભગવાન ઉપર જો તમારી શ્રદ્ધા બેસી તો તમારા સંસારમાં કશી હરકત નહીં આવે પણ ભગવાન પર શ્રદ્ધા બે રીતે ગપ્પું હોય ત્યારે આગળ દેખાડે કે આ ભગવાન આ એમના જેવું મોડું હોય એમના જેવું કિલ્લા ટપકા કર્યા હોય એના મોડ ડિબેટ તો આપણે તમે માનો તમે ના મનાય એવું કહો તમે ભગવાન માનો છો ઓળખો જુઠો છે નહી ચાલે અને હમ ઓળખવું ઓળખ્યા વગરવાજ અમારા પુસ્તક પછી ઓળખ્યું નામ દીધું તો તે ક્યાં છે ક્યાં રહેતા છે ભગવાન ના છે ભરી આ મહિ રહે છે એને કોઈ કહો છો કે શું એ ભગવાન મારું આટલું કામ કરો એમનું નામ શું છે એમનું નામ નથી જોઈ આ મુસલમાન છાપી આપ એટલે તમારી બેઠેલા છે ભગવાન એ પ્યોર સોલ છે અને તમે ઇમ્પ્યોર છો એટલે તમારે એનું નામ ગુજરાતી ભાષામાં બોલવું હે સુધાત્મા ભગવાન તમે શું જો હા ભસીને ના હું ભસીએ તે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન ફોટો તમારા જોઈ લો મુસલમાન જીતેલો કૃષ્ણ ભગવાન શું કહેશે મહી બેઠેલો તે જ હું શું કહેતો તમારા આત્મા તે હું છું કે છું હવે તો એ આપણે એનું નામ ના દઈએ પણ કૃષ્ણ ભગવાન તો શું થાય કૃષ્ણ ભગવાન નો શબ્દ માનવો જોઈએ ના માનવું હા કૃષ્ણ ભગવાન કોઈ શબ્દ માનો છો તમે જીભ ઉપર કૃષ્ણ ભગવાન નું માનવું ના જોઈએ આપડે કૃષ્ણ ભગવાન કહ્યું છે કે જીવ તું સિંધ ને ના કરે કૃષ્ણ ને કરવું હોય કરે આ તમે શોધના કોઈ એટલે તમે ગોંટતા નથી આવ તમારું શું બગાય છે કૃષ્ણ આવું ગોંટતા નથી બાળક ના ગોઠાવ્યા પણ તમે મોટી ગોંટતા નથી કૃષ્ણ ભગવાન મને રોજ કહી છે કે આ કળિયુ ના માણસો મને ગોંટતા નથી અને મારી જીભ ઉપર પગ મૂકે મને કઈ મા કરી હું કરીશ કઈ ના પડે એટલે રિપેર કરીશ મને રોજ કે શોચ ના કરે કૃષ્ણ આપણે શોચના થાય તે એમને સોંપી દે ભગવાન આ તમારું કહેવા હું તો છોકરા દાળ ભાત ખીચડી કરી શાક ભાગ બધું ખવડાય છે જરેબી ભજિયા મગજ મગજ સુંદર ભાગ બધું ખવડાય ચિંતા ના કરી આખો દાળો પ્રાપ્ત ને ભોગવતા નથી આ રહી ગયું આ રહી ગયું હજુ મારે ઓમ જોશે આ એક બે બે ચાલશે નઈ બે તો તાઇની જોશે આ કર્યા કર જે છે ભોગવા જુ કૃષ્ણ ભગવાન પ્રાપ્ત ને ભોગવો અપ્રાપ્ત ની ચિંતા ના કરશો કે તેમ આપણા હાથમાં આયુ નથી તેની ચિંતા આપણે આપણી પણ છે એને ભોગવ અને બે બે વધ જે છે તેમાં આ તો સંતોષ તમા ઉઘાડી પડવા ના દો ને આબરૂ જાય ને આબરુ ના જવા સારું ના એ મને કયું હારું એટલે મારે તો આબરું મને મેં ત્યારેથી કઈ નથી આબરું આપણે જોઈએ નહીં કોટી આપણું ક્યાં સુધી પકડી દે માણસ જે આપણે આપડી સેવા કરે છે મમ્મો ચચો વાપરીએ પછી ભગવાન શું આપણને હાલે ફળ તમે આ ભીતને તમને વિશ્વાસ ના તો મારી જુઓ ને જોશી મન બંધ મજબૂત કરવું છે ક્રોધમાં કોઈ દાડો હેલતા નહીં છોકરા પછી છોકરા પછીડાવ છે એમની પર એનો ગુનો કર્યો બેચારી કિલે બંધે નહી એ કીલે બંધે એટલે ગુનો કર્યો દેશીને લાગવા આવવી જોઈએ સારા ગણી છે કેવું તો વડે શું કરવા સારા ક દિવસ વળવાનું શું કામ ક્રોધ કોને ક્રોધ વિચારી ના દે છે તમે કઈ બાટલા નો કઈ શાંતિ થાય એવું કરવું છે બિલકુલ કરી આપવું આખો પછી વાતો ખર આ બેન રોજ ખુશ રહે એવું કરી આપું છોકરા બોકરા થયા કે બિલકુલ એ નહી શું કરશો એટલે એવડી મોટી ગાડી છે નરેન્દ્રોકરા કઈ આપણું નામ કાઢે નામ કાઢવાની ઈચ્છા નથી હવે એ તો રહી જાય ભાઈ ઊંડી ઉડી તારુણ ભાઈ મે પણ આજના છોકરા બાપ નું નામ લખતા નથી અમદાવાદ લીધું છે પંકજ બી કે છે એક જગ્યા ફસાવાની છે તબિયત સારી રહે છે થોડી થોડી અસર કઈ જો આપણા ધંધો છે હજુ મે સારો ધંધો સરસ પંપ છે તે કંપની નોટ્રોલ તમારે રાખવો પડે થોડો સ્ટોર રાખવો પડે ગમસ મારી વાતો કરવાની ગમસ પ્રફુલ્લિત થતું અને મન પ્રફુલ્લિત થાય તો આ સંસારમાં સુખ એ સુખ ના ચીમડેલા મને શું છે ને રાતે પૂછો બધા ખુલાસા કરવું પછી હું તમને બધું કરીશ ખબર પડી ને તમારે કરવું કઈ પડે દાદા બાવાજી કોને સમાધિ હો ગયા મને સમાધિ કીધ ગયા જો એને બિકુલ નથી ભાન જત્રી શું થઈ ગયું તાર નિવિકલ્પ સમાધિ માં આવું સમાધ્ય હતી જે સમાધિ આવ્યા પછી જાય નહીં શું હા તો પહેલાં ઉઠશે ત્યાં તેવો પાસ આ કોઈ ચિત્તમાં ચિત મનના થર હોય છે ને એ કોઈ મનનો થર્મ બહુ આનંદ પડી જાય તો મય પહે અને પછી એ થર્મ આનંદ ભોગવે એટલે બહાર પેલું ભાન જતું રહે મનના કોઈ લહેરમાં આનંદ ભોગવે તો બહારનું સુખ જતું રહે બહારનું ભાન ભૂલી જાય એને આપણા લોકો આવું કે લૌકિક સમાધિ કે ચાલે પણ સાચી સમાધિ તો આ મને નિરંતર રહેતી એક મિનિટે એ જાગ્રત હોય જાગ્રત સ્થિતિ હોય હું સમાધિ હોય હું મત છે ને બધા હોઈ જાય છે એટલે નિર્વત સમાધિ જ છે ને પણ હવાર ઉઠો છો દેલ પીધા જેવું રાતે ઊંઘમાં હારી ઊંઘાય ને તો આપડે એને મળે મળું હાલ દેખાય પૂછતો નથી મુંબઈ માં લોકો મને કે દાદા ફસાવા જેવી જગ્યા દુનિયામાં હોય તો એકલી જગ્યા છે ફસા તમને એવું લાગ્યું અનુભવ માં આવ્યો એવું ક્યાં હોય લડી ને તી લઈ દાજી ખુશી થી આવી છે ને હા આપડી સમાધિ ના જાય ને બહાર તો ઉપાધિ બદલાય કરવાની આપણે ઘડીમાં તાપ પડ્યો ટાયર પડ્યું આમ પડ્યું એમ કોક આવીને કોક કોક દેખાડો કહેવા નાખે ને આપડે વાઘે આપ એ તો બધી ઉપાધિઓ હોય જ પણ તો એ નહીં સમાધિ ના જાય એટલે ઉપાધિ એ ઉડી જાય સમાધિ લીધે મોટા મોટા સંતરે એ સમાધિ ના હોય સંતો એ સમાધિ ખોલવા માટે આ બધું લોકો ઠંખે છે એ સમાધિ અહીં દાદા તમને સેજમાં આપે તું કોઈ ને એટલે તારું કામ થઈ ગયું પછી મારો બધો જબરદસ્ત આનંદ કરશે તો ઘર પોલચર હોય ને પ્લસ માઇનસ કરીએ એટલે ચાલે પ્લસ માઇનસ બસ પ્લસ માઇનસ તો થઈ ગયું બરાબર બરાબર અહી બુદ્ધિ ની જરૂર શિકાગો વાળા શેર દ્વારા કનુભાઈ તમે પૂછતા હતા ને મને એ મને પૂછતા હતા ને ક્યાં ગયા શેર શેર બજાર વાળા મેં ફોન કર્યો હતો તું <laughs> <laughs> <laughs>